આપણ હસી કમાયું ને બે અઢી કલાક હજુ સતંગ થઈ શકે એમ છે કેટલી બધી અડ્યો નહી બધું પૂછો પછી ભણાવો ને મોટલું બટલું ધંધો કરે છે મજા છે बजा जो महिला ने कोई कह भगवान मरा जो को आगवानी प्रार्थना करें कर, खराब वस्तु हम मनस नहीं आज बराबर विश्वास नहीं बहे तो अमने आज अत्यार लगी निकुता अमे लग लग ना निका अमर ते रह लगभग छ सात महीना रिया बताता गयाखुश थी जाए तो पाचु ऊत्यारुधी निकाया के પણ મામા એમને ત્યાં રહી ગયા એટલે ભાઈ ગોપાલ ભાઈ સંતોષ થયો મામા એ વાત કરી એટલે સંતોષ થયો તો કે શ્રદ્ધા જ રા જુદી જુદી વાત કરે એટલે धंधो करु तू करवादी लिया थोड़ा कंटाड़ी गश्वास गया जाते स्मग्लिंग कर करे પછી તે જાતે જ કે હું જે કરું તે મારું તમે કરો કે હું જે કરું કરવાનું ચૌદ આજથી સંતા શક્તિ હવે ને आज पर छे छे एक मानस टिकट अंदर आपे पिक्चर हाउस चालतू होने करू पिक्चर हाउस चा गेटकीपर हो तो पी के પોતાનું પછી પછી તેને આ બધા આ કોરી પટેલ થાય ને આપડા ઇન્ડિયા તો એક ગૌરી પટેલે વધારે વધારે પૈસા આપેલા તો તેને પેલું એવું મનમાં એ રાખે ઇન્ડિયા જામિર માં જવાનું મારે ઘરે જવાનું જે આ માણસ આવે ને મરપા ને હિસાબ પૂછે તો પછી તેને કાપી કાઢલો મંદિર ની અંદર ત્યાં જ એકલા હવે જે પેલા ભારે ખબર પડે આપડે લુકડા જે મર્યા ની એ ગમે ત્યાં પણ આપણે બધા લુકડા ક્યાં જોઈશું બરાબર હિન્દુસ્તાન દેશો મળવો મુશ્કેલ છે સાચું બોલવું મુશ્કેલ છે સમજે તો સાચું બોલે તમારું કામ નહી થાય જમાનો બદલાય ગયો કે જે હમણાં જમાનો બદલાય ગયો છે જૂઠું બોલીએ તો જ કામ થાય સાચું બોલીએ તો કામ ના થાય બદલાઈ ગયું सिक्का आपेम कई अर्दो पाकड़ा पहले कई ना अरे रोकड़ी बैंक तेज પણ વર્ષો થી અહિયાં આવી ગયેલા આટલા બધા હું કોઈ ની ભાગ પહેલવેલા તમારી પાસે જ આવ્યો છું સર પછી એમની વાત ક્યાં કરો असंतोष okay. थी जाए आप बीजा को बीजा कोई भेगा खराब हूँ मानता हमारा अपने આ કથા બધા સારી છે અને આપણને બીજા બધા ઘણા આવે ઇન્ટરેસ્ટ જ લાગે કારણ કે પાછળથી આજે પેપર માં કે મોળાની બાપુ આવ્યા પાછળ પેપર માં એમ આવે કે બોમ્બે કસ્ટમર પકડાઈ ગયા લઈ ને આવે કે મુંબઈ માં કસ્ટમ માં હીરા માં પકડાઈ ગયા ખબર મહેત્યા આપડ આપણું જ્ઞાન કરે એટલે અમુક વખત એવું થાય કે અમને તો અમને દાખલા તરીકે દાખલો આપતો છે તો અમે તમને પગે લાગી ને પાણી પી આવું થાય દાદાનું પાણી પીરું મસ્કરી કરતો નથી જે બધું બનેલું તે હું તમને પછી થોડા રાન પછી વાત છે કે મુંબઈ માં ઈરાન માં એટલે કે અમને કે આમાં તો કઈ અમર ત્યાં ના એક બાજુ માં જૂધ દૂધ થી રાજેલો છાસ ફૂકે ને એના જેવું થાય કે સાચા ભગવાન મળે ને તો કઈક તું બાજુ માં જા આપડે આપડા હિન્દુસ્તાન માં સાચું બધા ફરીએ ફરીએ પડતો હોય તો કોઈ લે ખરું દરે લે તો મારું તો રોકડું છે એટલે હું એને વાઈસોગી નાખું બાર ગાળો થઈ નાખું અમે રોકડા લેવા જ આવેલા છે આ તો રોકડું एक छोकरो एक छोक चौदह वर्ष ना एक चौदह वर्ष કોઈ ના દીકરા થાય બે સમજાવે તો હું ને એ લોકો ખાતા કલા ખાસ એમ કે तो पी। चिकने खु ममी मैंने समझाए समझाए करे हूँ तो कई समझो नहीं दीदा ममी नेोपारी खाता, दिदा। खाता करी दिदा। है, मामी ने। खाता बारे बारे है। तो उड़ा उड़ाड़ो <laughs> મને તો વસમા વસમા બને ને શું થાય આપડા પપ્પા શું કરે કોટ નામ અરે હું બઉ દુર પ્યાસી હાડો કરીને દુઈ પડેલી પણ લોકો પછી એ કરીશ પછી જતા અરે હું અમારો રદ દેતા નહી બા તોય સંગે એ દેવ શુક મને વર્ત એ શુક બધાને આપાય જો એ ભાઈ યાર બોલે તો એ જ આપની અમારિયા આતા એ જ તો મત દાફા ઓ થાય ઓ દાફા હારો કઈ દુルト કઈ ન રેવોને યાર યાર નો મેલ પર પર છે હો બોજને દાફા નહી मारा जावा आज तो पेला महाराज आवा एट मैं घरे तेजो वो आपड़ा पेहराजो रूम कर तो हूँ हमो के कहा जाए દાદા આવેલો લાવો જયારે મામા ને આગળ ગયો કે દાદા કેતા આવતા કે પેલો જે જન્મ થયેલો બે દિવસ પેલા જે નામ ઉઠું ને તો કે તે બુદ્ધિ લાવ તો તું હોય એ થાય તો અશક્ય અશક્ય થઈ ગયું પડ્યો થવો નથી પેલું તો વગર નામ નો જોતો પર્સનલ વાથો પૂછો તો હું તમને કેવી જ દેમ હું એકદમ જૂઠું નહી બોલું બોલું ખરો જૂઠું બોલો પણ લિમિટ માં કદાચ એવો સંજોગ આવી પડે કે આ બોલવા જેવું જ છે તો જ બોલો પણ મિત્રો તમારો મને ખાનગી વાત નહીં કહેવાની તમારા મનમાં જે ખાનગી હોય પણ ખરેખર મહેન્દ્રભાઈ નામ મહેન્દ્ર છે તમારું નામ મહેન્દ્ર જોવાનું સાધન આદિ હોય પરિણામ હોય તે કોને પરિણાવે છે મહેન્દ્ર ના પરિણાવવા માટે સરકાર નો છોકરો પછી તો બાપ ના ઉપર જવું પડે કે છગનભાઈ નો છોકરો હા એવું નાતા રેવું આજે એનું નામ તમે કોણ માય ને माई के दे बड़ी बड़ी भाई वार तो मारू के हूं कहे आत्मा अंदर આત્મા ક્યારે કેવા જીવન ભાઈ છો તો અચર કરે હજુ જીવન ભાઈ છો નામ લઈ ને તો આપણને ખરાબ લાગે ખરાબ લાગે તો આપડે નામ છીએ વસંતભાઈ ખરાબ છે વસંતભાઈ નું લાગ્યા ખરાબ છે એમ છો કે મને નહીં લાગે કોઈ માણસ ગાતે તો મને નહીં લાગે કદાચ જતો હોય તો એની બુદ્ધિ મળે કે એમ તો એને માઇન્ડ એમ થઈ જાય आपने कौन थे थे? आ? आ, हिंदुस्तान मा उतार शहरे मजूरी करें कौन छी मेहनत मलतु हो હું કોણ છું જાણવા માટે હિન્દુ ધર્મ અવતાર થાય ચિંતા બન ઉપાધિ પણ એટલે હું કોણ છું તે કોચ નાની નો અવતાર હોય ત્યારે હું કોણ છું એનું મને જાગૃતિ આવે જાય હું કોણ છું બીજું એક હજાર હજાર ડોલર લઈ લે તો એમ આખી રાત ઉપાધી થયા કરે મને તમારા પર વિશ્વાસ કેમ આવ્યો તમને કારણ સમજાવો મને સારો લાગે તમને એવું લાગ્યું શાંતિ મેં આનંદ બહુ થઈ ગયું પૂછવાનું કર્મ બંધાય નઈ તો બહુ સવા નવું થઈ છે રસ્તા પરમાને આ દેહ નો માલિક શરી વર્ષથી થયો નથી માલિક થયો નથી આ દેશ માલિક થયો નથી આ વાણી નો મારી વાણી માલજી અમૃત એક નહીં તેમાં ઓછું ના થાય બધું લખેલું સાફ સફાઈ ચઢી ના થઈ વર્લ્ડ માં પછી પાસે જે માગવું એ માગી લીધો તમારું મા ગોપાલભાઈ નો સારું છે બનાવી કોણ નવરો હતો તે આ દુનિયા બનાવ પડ્યો બધા દુઃખી જાય ઉપર ઉપર સ્લેબ છે ભરખ્યું છે ઉપર ક્યાં જુઓ બધા કે ભગવાન બધા કે માનાતું છે આકાશ આકાશ આગળ કોઈ દેખાય તો છે નઈ એક જગ્યા થી તો આગળ કોણ રહેતું તું કઈ કોઈ રહેતા નથી કારણ એમના હાવું મર્યા ને જતા રહ્યા કે ઉપર બાપો નથી ભગવાન ભગવાન આ દુનિયા બનાવી ના બનાય શું કર સાથે એનો જવાબ કહી દઉં બીજું વાતો સાચી ભગવાન મોકલતા કોઈ મોકલતું નથી કારણે ઇંગ્લેન્ડ જાઓ ઇંગ્લેન્ડ માં હારા પૈસા ઇંગ્લેન્ડ માં તો બેકારી આવી ગઈ અમેરિકા જાઓ કારણ કે તેનો બે ચેક જોવે કે આપડા મા બાપ ઇન્ડિયા થી છોકરાઓ ને ઇંગ્લેન્ડ મોકલે ઇંગ્લેન્ડ બેકારી આઈ એટલે અમેરિકા મોકલે શા માટે કે ભગવાન ને શું જરૂર નથી કે આપણને બધા ને મોકલ્યા તો કે ભગવાન શું જરૂર હતી કે આપણને બધા નહીં મોકલ્યા આપણને નથી આપડે કઈ ચેક નથી મોકલતા મોકલી ને બધા ને ગોદા ગોદી કરવાનું શીખવાડ્યું એટલે હું વાળ પાડી દઉં બધો બધી સુખી વાત ચાલુ આ બધી સંતો છોકરા છે ભગવાન બનાવે હું ભગવાન નું જ્ઞાન બધા બહાર છોકરાઓ સમજી ગયો ખોટી વાત જૂઠી વાત મજો બધા વાત કોઈ સમજ્યા બધા છોકરા ચો કોને તમે કહ્યું કહ્યું ક્રાઇસ્ટ કહ્યું ખરું કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિસ્ટિયન્સ વ્યુ પોઈન્ટ નોટ બાયું જગત છે मैं मुकेल अरे घरे पदर सॉल्व करता होता नामो छोकर है नौ दस वर्ष नो સાંભળો હોય આ તો બોલ્યા લો કે છે આ જગત ભગવાન એ બનાવ્યું નથી પણ ભગવાન છે બેન પાણી મોકલાવી પછી ઊંચા ભે તો પછી લાગણીઓ દેખાડી ના દેખાડે મગ ને ઉંચા ભે લાગણીઓ દેખાય ના દેખાડે અને રેતી ને ભયે તો પાણી મોકલાવી ને હવે જ્યાં લાગણીઓ છે શું છે એ થયું ભગવાન ભગવાન તું કઈ નઈ તો લાકડા ને શંકા પડશે બિચારા ને જીવ મારું છું શું પધલ ઉભુ થયેલું છે વિજ્ઞાન થી ઉભું થયેલું છે આ જગત ના કરતા કોઈ છે નહી અને કરતા રદર થયું નથી શું થયું समझ करता चक्कर अमेर अमेर सोपा बाजी छे आए तू उ निमित्तिकता है ને ને અંગ્રેજી ભણેલા વસ્તુ નહી સંજોગો હારા હોય તો કામ થાય બાબ તમે સમજો ના ભાઈ સંજોગો એટલે શું સંજોગ એટલે આ તો બધા જગ્યા બેઠા તે ટ કેટલા હોય સંજોગ ભેગા થાય તારે કાર્ય થાય આગળ પાછળ હોય તો મોક્ષ ના હોય કેવું મોક્ષ માં ઉકલી હોય ને અંડરહેન્ડ ના હોય સમજ ભાઈ ને ક્રિએટર હોય તો મોક્ષ એમના માટે ના અંદર પછી હવે મને કોણ ચલાવે છે जगत चला ने चलाए भगवान करता करता है तमजर पाज करता को <laughs> બીજી કઈ વાત કરવાની છે કે તમે આમ છો તો એવું ચાલે નહી શબ્દ થી શબ્દ નામ પર છે કે હું શુદ્ધાત્મા કેતા जाए नहीं पति भूलाय नाम सुदार्थ न कहू भूलाय भूलाय तारी आ, आ जगत मैं कशु करेलु खरु पुरुषाद करेलो તે આજ થી પચીસ વર્ષ પર પંદર સો વર્ષ ના પોઈલા હું ઈંગ્લેન્ડ આવેલો એટલે ઇંગ્લેન્ડ એટલે ઇંગ્લેન્ડ નું જ અમેરિકાનું જ્ઞાન થયું એટલે બધું ભેગું થઈ ગયું ને એટલે તેમાં હવે બહુ સમજો પટી નથી ને ગુજરાતી લખો થઈ ગયા ને ફ્લિશ થકી ગયા બધા ઉતા પહેવાનું તેવા થઈ ગયા ઇન્ડિયા ગુજરાતી બે બે કોમ છે એક વ્યવહ ચલાવવાનો છે બે છે ને ગોપાલ ભાઈ ખરેખર ચલાવવાનું અને વ્યવહાર ચલાવવાનો ચૂની લાલ લખવાનું ને તે અક્ષર બોલા લખે પણ વાત સમજી જાય આવે છે ચોસો ને હા ડોલર સાથી આવે છે ચોણસો ને પૂછે ગમ ત્યાં અંબિકા જઈને શું ધોળ્યું કે છે ત્યાં શું કેશો તમે જે શબ્દ બોલો ને તેમાં પાછું મને ખબર નહીં પડે બરાબર જોવાયું એટલે મારું પર્સનલી વાત કરો જયારે હું આવ્યો ને નાઈન્ટીન એટી માં ત્યારે મોટેલ ની મળતી બહુ ફઈરા બો ફઈરા મોટેલ ની મળતી ત્યાર પછી એક મોડલ મળી મને તેઓ મારા મામા નહી એટલે આ મામા નહીં નહી બીજા નહીં નથી માંથી મને કોઈ મારી પાસે પૈસા હોય ને તમે માંગે તો તમને હું આપી દે ને પછી હું પાછું તમારી પાસે માગું નહી કારણ હું એવું માનું મારા મગજ માં કે માગવામાં આવ્યું કે તમારી પાસે હોય તો મને આપી દે પણ તમારી પાસે મને કેમ કરી હજુ પણ એક દાખલો છે મારી પાસે મારી પાસે એક દાખલો છે ને સત્ય છે ને મામી હોય આમા ધાર્મિક ચર્ચા નું ના સાધન ઓળખવા માટે નું સાધન આપે પણ માય ને તમે કોણ છો કોઈ નહીં બાઉ બીજો કશું છું એ રિયલાઈઝ નથી કર્યું એમ કેવાની બાકી છ એ છે માત્ર નું અસ્તિત્વ છે હું કોણ છું એનો ખ્યાલ નથી હું કોણ છું ઉપર આકાશ છે હું બધા જ્યાં કોઈ બાપો તો રહેતો નથી તાર પછી ફરી ના સાયન્ટિસ્ટ પૂછ્યું કે ઉપર ના રેવા તો ક્યાં રહેશે ગોડ ઇઝ લાઈક ગોડ ઇઝ એન ક્રિએચર જે મેન બના મનુ બનાયું એમાં કશું ભગવાન નથી બદલાવે છે વિજ્ઞાન કહ્યું કે આ ને પેલો ક્રિએટર કેવાય કેવું ક્રિટર કેવાય એટલે સાયન્ટિસ્ટી ક્રિએટર કોણ છે થાય કે ના પાડો છો હું કેટલા માણસ માનો છો ક્રિએટર છે આખી દુનિયા છે અને સંતો કે સાધુ હોય કે આચાર્ય બધા પણ નથી આરોબર છે साथत कोई वर्ना बेचारा बीक भगवान क्रिएटर मूल मूल महापुरुषो गो करता गया તે બીક ના હર ગોઠી ગયા તત્વ વિચારક એટલ ઓનલી સાયન્ટિફિક સરકમ એવિડન્સ સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ તમારું તારું ભેગું પૂર્વ પૂરું ભાવ ના હિસાબ બધા કેટલો થાય ટુ એસ ને આકાશમાં પછી વાતાવરણ દેખાય તો તૂટી પડે એમાં કોઈ ક્રિએટર કરો અને પેલા આટા છું આપડે ભગવાન અને ભગવાન તો તમારું સ્વરૂપ છે ભગવાન કોઈ તમારું ઉપરી નથી ભગવાન દરેક માં શું છે ભગવાન કોણ છે તમારું સ્વરૂપ જ છે ઓ આપણું આવું છે એવું ભાન કરવું છે કાલે તમારે હા પરમ દિવસ પછી બધું બંધ થઈ જશે ક્રોધ માલ માધું તો શું કરશો પછી થોડું થઈએ તો સારું વધારે થોડું થઈએ યાદ થાય ચિંતા થોડી હોય તો જ ભગવાને યાદ કરે ના મેદ રહેતા હોય તો ચિંતા ની જરૂર છે ચોવીસે કલાકે મેદ રહેતા હોય ચિંતા ની કરીને જરૂર ખરી ચોવીસે કલાક તમને યાદ છે ભગવાન રાજભ જાય નઈ તમારું સ્વરૂપ છે ભગવાન ભગવાન તમારું સ્વરૂપ કઉ છું કે સુધી ઉપરી થાય હમણાં ઉપરી મહેન્દ્રભાઈ કે ઉપરી માં તો બૈરા બીજું કોણ ઉપરીત છે ખરેખર એ બતાવી દેવું ખરેખર ઉપરી કોણ છે એ ખરેખર તમારા બ્લન્ડર્સ અને તમારા મિસ્ટેક એવું ઉપરી છે असाधारण भूल कई कहवा शु तार नाम बाबू भाई, बाव भाई। હે બાબુભાઈ હું બાબુભાઈ છું એ સાચું બાબુભાઈ હું બાબુભાઈ છું ફર્સ્ટ રોંગ દિલીપ આ ભાઈ નો ધણી સેકન્ડ રોંગ દિલીપ આના મામા થયો ત્રીજી રંગ ભાઈ થયું અને કાકો હતો ભુઓ હતો કેટલી રંગ બિલીપો બેઠી છે સમ્યક દર્શન રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન થાય આવે નઈ કેમ નિવે મારા મારા સસરા થાય મેં કહ્યું બીજા ડ્રાઈવર સાહેબ સેવા સસરા કેવાય બાપુજી કહેતો મારવા કાયમુ નથી આ તો બધું તમને તમારા પરમાનન્ટની ખાતરી કરાવડાવી તારે તમને દેખાવાનું પડે નહીં તો તમને એમ લાગે ડાક્ટર સાહેબ મને બતાવજો એટલે ડાક્ટર ની મારી ગઈ એની બેન મરી ગઈ તને શું બતાવવાનું ડાક્ટર ની માં એની બેન બે મરી ગયો ભાઈ છે ખોટું નહીં ડાક્ટર જવું આવું પણ ગઠ બની ગયેલા છે એમને અનુભવ થયા હા એ બધા ચોખ્ખા ચોખ્ખા એટલે આ બધું ખરું કામ તમારી પછી ભૂલો હોય છે આ બ્લન્ડર શું તોડિયા લઉં અને ભૂલો તમને ભાઈ તમારી દેખાશે ભૂલો જયારે જશે જેમ જેમ ભૂલો તૂટી જશે તેમ તમારો ભૂલો તોડનાર હોવો જોઈએ તો પુરુષાર્થ થાય તમે પુરુષ જ થયા નથી સમજ ને તમારો પ્રકૃતિ થો શું પુરુષ થયા પછી પુરુષાર્થ થાય એટલે હું તમને પુરુષ કરી આપ लंडन में तो, तो, तो बहुज आ